એ આવો આવો મારા નાના મોટા અરે વાહ આજે દ્વારકામાં બેઠા બેઠા હિતેન વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેન દક્ષા પણ છે આવો આવો હિતેન ભાઈ દક્ષાબેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ સાંભળજોટવર પટેલ પતંગિયા એ બગીચામાં ફરવા ગયા રસ્તામાં મળ્યા માખીબહેન મધપુડામાં રહે છે તે નહી આપણા ઘરમાં ઉડાઉડ કરે છે તે માખીબહેન એ માખી બેન કે બગીચામાં ચાલો ને એક કરતા બે ભલા રસ્તામાં અલગમલક ની વાતો કરીશું માખીબેન પતંગિયાભાઈ સાથે થઈ ગયા માખી બેન ની ઉડવાની ઝડપ વધારે પતંગિયાભાઈ ની ઓછી માખી બહેન આગળ નીકળી જાય પતંગિયાભાઈ પાછળ પડી જાય માખીબહેન કે પતંગિયાભાઈ થોડીક ઝડપ વધારો ને માખીબહેન તમે થોડા ધીમા ઉડો મારી ઉડવાની ઝડપ ઓછી છે માખી બહેને ઝડપ થોડી ઘટાડી હવે બંને સાથે ઉડતા હતા રસ્તામાં બંને વાતોએ વળગ્યા માખીબહેન કે તમારું ઘર ક્યાં આવ્યું પતંગિયાભાઈ કે થોડે દૂર અને માખીબહેન તમારું અહીંથી ખાસ દૂર નથી તમે ક્યાં જવા નીકળ્યા હતા પતંગિયા ભાઈ મીઠાઈ તો ખૂબ ગળી ગળી લાગે પેંડાનો સ્વાદ તો દાઢમાં જ રહી જાય હલવો તો ફરી ખાવાનો મન થાય જે દિવસે બાસુંદી ખાવાની મળીને તે દિવસ તો સુધરી જાય સુધરી તમને તો રોજ મજા પડતી હશે કેમ માન મનાવું પડે થોડીક વાર રહી ને માખીબેન બોલ્યા પતંગિયાભાઈ તમે રોજ શું ખાવ છો મધ ચૂસીએ મધ મધ તો મને બહુ ભાવે હું મારી સૂંઢ વડે મધ ચૂસી ચૂસી ને ખાવ છું કોક મને મધ ચખાડશો પતંગિયાભાઈ હા હા કેમ નહી આજે જ આજે જ ચાલો મારી સાથે બગીચામાં મધ નામ સાંભળી બગીચામાં ઉડાઉડ કરતા હતા માખીબેન મારી પાછળ પાછળ આવો આપણે પેલા સૂરજમુખી ના ફૂલ પર જઈએ બંને ઉડતા ઉડતા ઉડતા સૂરજમુખી પર જઈને બેઠા માખીબેન માખી બહેને તેમની નકલ કરી પરંતુ માખી બેન ને કઈ મજા ન પડી તેમણે પોતાની સૂંઢ બહાર ખેંચી કાઢી આ જોઈને પતંગિયાભાઈ બોલા કેમ માખી બેન શું થયું મને મજા નથી આવતી પતંગિયા મારી સાથે ચાલો હું તમને સરસ ભોજન જમાડીશ સાંજ પડવા આવી હતી પતંગિયાભાઈને ઘેર પહોંચવાની ઉતાવળ હતી એટલે એ તો બોલા માખી બેન આજે નહી કાલે આવીશ મોડું થાય તો મારી હું તમને ક્યાં મળું કેમ વળી આજે આપણે મળ્યા હતા ત્યાં જ બરાબર ને બરાબર બરાબર આવજો માખી બેન આવજો આવજો પતંગિયાભાઈ બં પોત પોતાના રસ્તે પીડ્યા પતંગિયાન તે મારી સાથે બગીચામાં ફરવા આવ્યા હતા તેમની સાથે હરવા ફરવા માં આજે મોડું થયું આ સાંભળીને મા બોલી જો ટીનું માખી ગંદા હોય છે ગંદા તારે જવાનું નથી બે માં એક સવાલ પૂછું મીઠાઈ કેવી હોય મીઠાઈ મા એ કદી મીઠાઈ જોઈ નતી એ તો બોલી મને ખબર નથી માખી બહેન ને ખબર છે માં માકી બહેન કેટલા ભાગ્યશાળી કે કોક વાર એમને ખાવા મળે છે અને નક્કી કરેલા સ્થળે પોચ્યા માખીબહેન એમની રાત જોતા હતા મને માફ કરો માખીબહેન ઘરેથી જ મોડો નીકળો કઈ વાંધો નહીં પતંગિયા મારી સાથે ચાલો બંને ઉડતા ઉડતા ઉડતા એક મોટા બંગલા પાસે આવ્યા બંને અંદર ઘૂસ્યા માખી બહેનથી પતંગિયા કાનમાં કહ્યું આ એક શેઠ બંગલો છે અહી રોજ સરસ મજાનું ખાવા મળે પણ એક સાવધાની રાખવી પડે હો કઈ પતંગિયાભાઈ પૂછ્યું આ લોકો ઘણી ખાવાની ચીજો ઉપર ઝેર નાખે છે ઝેર ખાવામાં આવે તો આપણા રામ જ રમી જાય ઝેરનું નામ સાંભળીને પતંગિયાભાઈ તો ગભરાયા તી હતી આ જોઈને પતંગિયા ન રેવાયું એટલે બોલ્યા માખી બેન અહી તો જુઓ ઝુંપડી નાની ને ભગતડા પતંગિયાભાઈ તો હસી પડ્યા હો પછી બોલા સાચું કહું પતંગિયા કાલે મને બગીચામાં તમારી જેમ જ દુર્ગંધ મારતી હતી બગીચામાં મને નાક દબાવી દેવાનું મન થઈ આવેલું પણ તમારી શરમે એમ ના કર્યું पतंगिया भाई ने तो भागी छूटवाई छटक ये तो पाचड़ रही गखीबेन बोला पतंगिया भाई आो ने अंदर जुओ मखीबेनरे घर में जव तो जाओ नहीं हूँ बहार रहीश પતંગિયાભાઈ મને તો ભૂખ નથી આ તો તમને બતાવવા લઈ જતી હતી હવે મીઠાઈની દુકાને જઈશું મીઠાઈનું નામ પડતા જ પતંગિયાભાઈના મોહમાં પાણી છૂટું ને એ બોલ્યા હ હ ત્યાં ચાલો ત્યાં ચાલો થોડીક વારમાં બંને બજારમાં પહોંચી ગયા બજારમાં ઘણી દુકાનો હતી દરેક દુકાને ખૂબ ભીડ હતી પતંગિયાભાઈએ કદી આટલી ભીડ અને આટલો શોર બકોર જોયો નહોતો એ તો ગભરાઈ ગયા પણ માખીબહેને હિંમત બંધાવી પતંગિયાભાઈ આમ ગભરાયે શેં જીવાય ડરોમાં મારી પાછળ આવો માખી બેન પતંગિયાભાઈને મીઠાઈવાળાની દુકાને લઈ ગયા દુકાને ભીડ હતી દુકાનના એક ખૂણામાં મીઠાઈઓ બની રહી હતી ધીમે રહીને બંને અંદર ઘૂસા અંદર ખૂબ જ ગરમી લાગતી હતી પતંગિયાભાઈ તો અકળાઈ ગયા માખીબહેન બહાર ચાલો બહાર ચાલો કેમ શું થયું ગરમી સહન નથી થતી माकी बेन नीचे आवो, नीचे आवो। चासना टपका पर बेसी गाशनी सूंढ नूँड तो फसाई गई चासणी में सूंढ चौटी गई पतंगिया भाई चीसो पड़वा लग गया मखी बहन मखी बहन बचाओ मरी गयो મારી સૂંઢ તો અરે મારા પગ પણ ગયા ઓ ઓ મરી ગયો રે પતંગિયાભાઈ ખરેખર ફસાઈ ગયા માખી બેને બીજી માખીઓની મદદથી પતંગિયાભાઈ ને ખેંચી બહાર કાઢ્યા આ બનાવતી પતંગિયા ગયા માખી બેન હવે ખાવી બે દુકાન માંથી બહાર નીકળ્યા બજારની ભીડ બહાર આવ્યા પછી પતંગિયાભાઈ રાહત નો દમ ખેંચો રસ્તામાં પતંગિયાભાઈ મૂંગા મંતર થઈ ગયા પોતાના ઘર તરફ જવાનો રસ્તો આવતા જ પતંગિયાભાઈ તો જુદા પીડા पतंगिया भाई ए मन संकल्प के क्या रही माखी नो संग नहीं करवानु <laughs> चलो आज काजो